એ તો પ્રભાવની પાસે બોલીએ મંદિર માં હું તો દોર શું કરું પછી દીધા નહીં દીધો તો કરીએ કોણ ભાઈ એ બોલી આપડે બાજુ છે બઉ દોષો છે તમારા ખાસ નથી આ મારી ના શિષ્યો પાક નીકળતા જળ છે અને ઋષભદેવ પહેલા ભગવાન શિવ હતા સરળના વાકા જળ અને સરળ સરળ ઉતરતી ગતિ કેમ આવી હવે ઉતરતી ગતિ કેમ આવી માણસું પાંચ હજાર ખાધા વર્ષ થશે એક પાંચ કહ્યું એને સમજાય કે ભગવાન બધા બધા હવે મારી પપ્પા ઋષભે બહાર જવાનું થાય પેલી વાત કામ બાર જવાનું જરૂર પડી તો ઋષભેવ અમને શું કે તમે કયા કરો હું આવું કે ભગવાન આવું કઈ ગયા પણ આખી રાતે બન્યા આવું આવું કર્યા ગયો અને મારે ભગવાન રાતે કઈ ગયા હું આવું છું તમે તમે સાત કર્યા શક્યો મારે ભગવાન બહાર નીકળીને ફરના કઈ ગયા કલ્યાણ કલ્યાણ દાખલો આપે તારે સમજાય છે બારી રીતે કરો છે ધ્યાન થાય એટલે શું થાય દ્વારા કેવા સૂન થાય આપડે એ પ્રતિબંધ આપડે તો થાય છે પત્રકાર છે ગમે છે ગમે છે આ બે ગુનો હોવાથી ભૂખે છે નારા ના સગડ થવા જોઈએ સરળ અને નબરતા તે આ સરળતા બની ગયા સરકાર તમે સરળતાઓ પ્રો એટલે હેલ્પ સરળતો ની સરળતા અત્યારે જો સરળતા ઉપર થઈ તો મુખ્ય ધરા નિશાન થઈ થોડાક ને થોડાક પાક પાક ને ભણાવે ભણાવી શકાય ભણાવવા ભણાવી શકાય આપડે આપ્યું છે ને એના માટે પ્રતિક્રમણ નું હથિયાર આપ્યું છે ને દાદા આપી છે ને આપી અને પછી વર્તમાનમાં આ સુખ ભગડી જાય છે આ સુખ ભોગવતું નથી અને ભવિષ્ય બગડે છે તો આપડે કઈ ગયા આ તાબા માં આપણે આપડા તાબા માં નથી વધતું એને કોંગ્રેય શું વસ્તુ મારા તાબા હોય એને તમે કહો દાદા વ્યવસ્થિત કોઈ સગવવાળું આપણું મોઢું હોય નજીક નું સવાલ અને પછી કોઈ બ્રાહ્મણ કે છે એના ગ્રહો સારા નથી આપડે દાદા નું આવે એટલે દવા દારૂ બંધ થઈ જાય આપડે આપડે હાથ નરમ નરમ થઇ જાય થઈ જાય આ વ્યવસ્થા નો કરીએ તો આપડે દવા દારૂ કરવાનું જે ઉલાસું તો ઉડી જાય અને રાત્રે બેસવાનું ઉડી જાય ભયંકર ગુનો કહેવાય આપડે તો ઠેર સુધી જીવવાના છે જીવવાના છે એવું માને દારૂક ઉપચાર ઉપચાર બધા કરવાના વ્યવસ્થિત વ્યવસ્થિત ક્યારે કેવાય તપ થયા વ્યવસ્થિત તપ થયા હાથે વ્યવસ્થિત લોકો ઉપચાર છોડી દેવાય એટલે પછી લોકોને મેં શું કહ્યું કે જો વ્યવસ્થિત હવે કરતા હોય તો ચાર ગાડીઓ હોય આપડી કાર એ રોડ ઉપર ત્યારે સાથે જતી હોય અને બે હોય તો એમને કહ્યું આઠમી દિન તમે સ્પર્ધા કરો રસ્તા તમારું વ્યવસ્થિત ખોટું તારે દાદાનું વ્યવસ્થિત દાદા વ્યવસ્થિત કોઈ ખોટું કહી શકે છે ઉગાડી વાંખે ડ્રાઈવિંગ કરવાનું સાવધાની આ પ્રમાણે સમજાવી પછી દુરપયોગ ના કરે જોયું અને જોયું છે સમજ ને તમારા પ્રયત્નો પણ આ પ્રયત્નો એના માટે ચેતણી આપ્યો છે કેટલાક માણસો આ પ્રયત્ન કરવાની ભાવના રાખીને તમે કરો અને પછી વસ્તુ છે બઉ વિજ્ઞાન છે આપડે આપડે જ્ઞાન આપી પછી ભવિષ્ય કરો પૂછી છે જયારે સાથે બીજી સાત ટકા એના ફળ લોકો સારું જીવે છે આંબો તો પાંચ બધું લોકો પોતાના માટે કશું છે જ ને એનું બધા બીજા ના માટે જ છે ભંડાર છે જેટલું તમે માગો એટલી તમને જેટલી એટલી મળે આપણી એ શક્તિ જોયેલી કલ્યાણ થઇ જાય તમારે દર્શન કરે એવી શક્તિ તમારું વચન પણ તમારા મન નું હરણ કરી લેવું હોય જેની વાણી વર્તન પણ એવું હોય વિનય હોય સારી શક્તિઓ પ્રગટ થયેલી હોય શક્તિઓ પ્રગટ થશે જે શક્તિ છે એકદમ બોલે જાય નહી તો એ કે ત્યાં મારું સુત થાત કે અમને કલ્પનામ નથી આવતું અને હિંમતબા તો બહુ ફરા આ કરે થડો એટલે આબી જાત નું એમ કે ના સાંભળતા અને આબી જાત નું ધર્મ પ્રત એમ કહેવાય તો એની મનશી હોય એની એ એની જાત ની પેડે સાસુ રતન અમારી પર નહોતું અમારું બસ તો મને નોકતે કે આ મારી ની બાર છે એટલે આપણે લાગે જ થાય લાગે તો થાય જીવન માં એકદમ નિરાશા લાગે એનું શું કારણ આશા લાગે છે આશા છોકરા થશે દૂધી આવ્યું છે જરૂર નથી ભર્યા જ કરવાનું કોઈ ઘેર ના આવી પડે બીજું પૂછું આવે કોને ખબર ક્યાં ચાલે મીઠાઈ ભાવતી નથી મીઠાઈ ભાવતી નથી ભાવતી સાહેબ ભજ્યા ભજ્યા ઘર બેઠો આનંદ થાય એવું કઈ કરવું છે તમારે કેવું एक कलाक मै यार उड़ी जाए मंता है के मारो बागो, मारो ममता एक दादा दादा एक सवाल पूछो जब आ सवाल पूछता पे माफी मांगी लो जो જે આપણે કીધું છે ને કે પ્રાપ્ત મન વચન કાયા જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ તમે આ નેગેટિવ એપ્રોચથી કેમ ના ગયા પોઝિટિવ પોઝિટિવ દરેક ક્ષણે એને સુખ હો સુખ હો સુખ હો એવી રીતે આ વાક્ય થી દુઃખ હો એમ બોલવાથી દુઃખ શબ્દ બોલવાથી એ વિચાર એવા પ્રવર્તે છે ને એ વિચાર પ્રવર્તા એટલી સુખ હો ના બોલાય પછી કાયમ સુખ હોય એ વસ્તુ વાંધો તો નઈ ને બોલવાની જરૂરત નઈ ને આપણે કાયમ કોઈ દુઃખ ના હોય મારા અને દુઃખ હોય બોલાય પણ કે દુઃખ ના હોય એનાથી દુઃખ ના હોય આપડે દુઃખ ના હોય તો છીએ ને સુખ બીજા ને સુખ હોય આત્મસુખ ની વાત કરીએ છીએ ને આપડે તો આત્મ સુખ ની પણ સમજાય છે ને દુઃખ સમજાય કે દુઃખ ના ભાવ બને ભાવ ભાવ એટલે આપડો આજનો અભિપ્રાય થઈ ગયો કે નથી કર્યો હેલો સંપૂર્ણ પ્રક થાય છે ભૂતવાળો જાય તો જુખી થાય નહીં તો ચૂક હોય સવાર કોઈ પ્રકાર નો ભૂતવાળો છે અત્યારે કોઈ નથી પૂછવા ખરેખર નથી એ તો હું જાણતો નથી હું નીકળી છું આપડે કોણ છે જાણું નઈ જોઈએ બાય ને એટલે હું હારી કોઈ જાય છે મારે કહીએ કે માય નેમ ઇઝ વિજય કોઈ જાય છે એ તો જાણું જોઈએ ને આ ગળ કેડો નીકળે તો આ બધા કુછારે કઈલા વાળી કે ક્યારે કોઈ કે એ ની કિને મકલને બી ગજબ કુછારો કરે એક વાર નહી કસર પતંગ ના કે કુછારો વાળા ને ઓ અનટ કુછારો પતવા આય તમે સાચા એડજસ્ટ થઈ ગયા કર્યું કોણ સુ ને પછી જાણવાની ઈચ્છા છે પોતે ભગવાન બધામાં રહેલા માટે આ જીવન તમે સુખ આપો તો તમે આ જીવન પુણ્ય થઈ ગયા તમારા આવે છે સંસાર ચક્રમાં પીસાઈ જાય ત્યારે બે જીવ આ પૃથ્વી પર જાય છે ત્યારે આપણી સાથે શું લઈ જાય છે સંસાર તેનો પીધે જયારે એ જીવ આ પૃથ્વી પરથી જાય છે પાછો થતી જોડે શું લઈ જાય છે જે લઈ આવ્યો તે લઈ જાય છે પાછો નથી આવે છે પણ એ તો ક્રોધમાલ ખાવા જોડે જાય છે અને સૂક્ષ્મ ચીજો જોડે ખરેખર હાળા મારી ઊંડી પણ આવી પણ જાતિ સ્મરણ નાન છે ક્યાં છે કોનેજ છે ખરું કોઈ ને થયેલું ખરું પેલા એવું વાપરવામાં આવેલું છે પણ અથવા ક્યાં થયું હોય અને તમે શું એમ ત્યાં પૂર્વ ભાવ ની વ્યાખ્યા પૂરો ભાવ ની પૂરો ભાવ ની વ્યાખ્યાઓ પૂરો ભાવ ની ક્યાં હતો પછી પાંચમો દરેક એક છે બધી કહીએ છીએ છોકરીઓ હવી એ પણ હિસાબ જ છે ચારી ચારી નું આઠ હજાર રૂપિયા થાય આઠ હજાર કેટલા આપડે તીર પતેર બાર બોલાવી પછી બાર બોલાયા તો અનારિયર વધે તકલીફ કર્યો પછી કે કોઈ પણ કામ કરીએ કોઈ પણ સારા કામ કરીએ તો પણ અશાંતિ છે હા તો એ અશાંતિ છે એમને હું અનુભવ છું એ પોતે અનુભવે છે ખરાબ અભિપ્રાય ખરાબ અભિપ્રાય એને પણ પ્રેજુડિશ અને સારો અભિપ્રાય એને પણ પ્રેજુડીશ ગઈકાલે અભિપ્રાય ની વાત કાઢેલી ને પ્રાણભાઈ એની બાબત માં કઈ વાત કરે છે અભિપ્રાય અભિપ્રાય પોતે પોતાને એમ ખાતરી થઈ ગઈ કે આ હોજ અભિપ્રાય કોને કેવાય કે આ કોઈ પણ માથા જોઈ ગયો બીજું આપડે ઘેર આવે અભિપ્રાય કેવાયભાઈ બંધાયેલો વાગે સુકુને ગતિ કા તાશ માસ્ટરને કરનો દે સુદીદાતા સત્ય તર આ ટીકન આવ દે સુતા કાલે જોવ દે રામ દેવા કો કોક મા બે ત્રણ વખત કોઈ માણસ ના પૈસા લેવા કયો તે વખતે તેઓ શું કરવા આવ્યો હોય ચાલો મારા મારા કાકા તમે જમવા બોલાયા છે હા આપડે જમ્બા બોલાવવાય આપડે આવું માની ગયા છીએ માલવ થાય આપડે એમાં લેવા આવ્યા હવે જમ્બાપુલ ના કાકા બોલાવો ત્યાં કોણ આ ગુના દંડ આપેલા ગુના છે એક બાજુ આપડે એમ કહીએ છીએ અભિપ્રાય થી મન બંધાય છે अभिप्राय मन बंधाय गुना शिले मन स्वरूप કહ્યું કે આ માણસ પૈસા લેવા આવ્યો છે પણ અત્યારે અભિપ્રાય રાખ્યો કયા મનની વિદાય છે મહાત્મા હોય જ્ઞાન લીધેલો મહાત્મા હોય અને એને રાખે કયું આપણે બે જ્ઞાનીઓ 10 માંથી બે જ્ઞાનીઓ લુઝ હોય કેમ કયું 10 માંથી ભેગા થાય છે તે ઘડીએ ભાઈ અભિપ્રાય ઉભો થાય છે એનો અર્થ એ કે પેલું પાંચ વખત માં અભિપ્રાય એમાં એ પાંચ વખત આવી ગયા પછી જ્ઞાને કરીને આપણે જોઈએ કઈક તો થયેલું હોવું જોઈએ અને એ વખતે એને ચોખ્ખું કર્યું નહિ અને છઠ્ઠી વખતે એને સિક્કો મારી દીધો એટલે અભિપ્રાય જમવા માટે બોલાવાયો કારણ ભુ ભ નથી એ કરતા હું આધી જ છે એટલે આગળ ના પણ હોય આપડે શું કામ એને ધીરે છે બોડી ગયો જે તમે કઈ કઈ પણ કરવાનો અધિકાર છે દેખાતો અધિકાર છે એ કર્ણા છે તમારો હિસાબ હશે તો માન્ય આપડે પુરાવાયું કોણ એમની આરતી નો દસ કરવા શું ના પ્રયત્ન કર્યો નથી આ હિસાબ નથી એનો એનું શું કર્યું બધું હોય એની નોકરી બદલી હશે બદલાવી આરોપાની અભિગ બચીએ આ સારું એટલું બધો ખરાબ થઈ ગયેલું એટલે છ વર્ષ પણ મારે મારે આંકડો કરવું જ પડે કે મારી ફરી ગયું એટલે હવે ગઈ એને તો કર્યું આ પાછળ એ ભરવાનું કઈ ભૂલ થઈ ગઈ લાગે ભરી છે એ મેં જાત મારે જાતે બધા દરેક વાત નો અનુભવ લીધેલા ટિકિટો લેવાનો વારો નહિ આવેલો એવા સંજોગો લેતા ગાડી આવી ગયેલી ભાઈ ભાવી પકડ્યા રન હાથે હિસાબ હિસાબ જ થઈ જાય આમ સુઈ જાય કે આમ સુ આટલા ની બહાર ના જવાય આમાં કઈ ભલે વાત ના બહુ જતા બગલા વધ્યા ત્યાર પછી આગળ નાખ્યા પછી રેવા હાડા ભૂત પાંચ મુંબઈ તો ભાદર એટલું જ બંધેલું વડોદરામાં રેવું હમળે બંધ હમળે બંધ એટલે એનો એ થાય કોઈ પણ પ્રસંગ સામે આવે એ પ્રસંગ જોવો અને જાણવો બાકી એના બાબતમાં કઈ એ તો આપડે જ્ઞાન લીધું જોવા જ્ઞાન આપડે અભિપ્રાય કરવા જાય જ્ઞાની માત્ર કરવો જ પડે ને તમે ચાલે શું કે ફાઇલ નો શબ્દ નિકાલ થઈ નાખો ફાઇલ નો શબ્દ નિકાલ થઈ ભાગીદાર છે અને માતા ને મૂકી અને પાછું સુઈ જાય પછી ગયા પછી અઢાર પછી કશું નહિ મને યાદ આવી કે સાયન્સ જગ્યાએ મતલબ પણ આજે કોઈ ભાગ લાગતું નથી આપ્યું કોઈ વાત થાય